પુર બોલ બોલ બોલ અને બેના ઉપર સવારે અમારે લગભગ પંદર વીસ મિનિટ ઘણી પડતી ચર્ચા થઈ કઈ સવારે પુરુષાર્થ મિનિટ યો અને એક ભાઈ એવો જેવું માનતા હતા કે આપડે શ્રમ કરીએ તો જ પ્રારબ્ધ મળે તો અમે કઈ પ્રારબ્ધ હોય તો મોકો મળે પ્રારબ્ધ હોય તો મોકો મળે બધું જેજે સ્પર્શ થાય છે પાંચ ઇન્દ્રિય થી મનુષ્યો કામ લે છે બીજું કોઈ ઇન્દ્રિય જ્ઞાન ની બાર કહે નહી તો અમને ઇન્દ્રિય જ્ઞાન થી જે જે અનુભવ માં આવે છે બધું પ્રારબ્ધ છે બોલો હવે સમજે લોકો પણ પુરસાદ પછી આ લોકો શું કર્યું કે પુરુષાર્થ પોતાને સમજાયો નહિ એટલે આ લોકો એ ભ્રાંત પુરુષાદ ફોરી કાઢ્યો ભ્રાંત પુરસાદ કયો તે શોધખોળ ના ધારે ચાલે કરે છે ગાડુ ખરી રીતે સાધુ આચાર્યો નથી જાણતા બિચારા જે પ્રાર્થ સોના કેવું પુરસાદ આ જે માણસ પુરસાદ કરે છે ને પ્રારંભ ના આધીને પુરુષાર્થ થઈ રહ્યો છે આખો આ બધા પુરુષાર્થ કરે તમે આ બધા કેવું થઈ રહ્યો છે જેને ભાવ પુરુષાર્થ કહેવામાં આવે છે દ્રવ્ય બધું પ્રારંભ છે ભાવ પુરુષાર્થ છે શું છે એ તમને આમ જયું બોલો દેખાય છે પુરસાર્થ કોઈ જાય તા પુરુષાર્થ કરે તો પ્રારબ્ધ આવે હું કઉારબ્ધ છે તમારું એટલે પુરુષાર્થ કરો એમનું કેવું એમ હતું કે પ્રાર્થ છે એટલે જ તમે પુરુષાર્થ કરો છો આ પુરુષાર્થ નથી આ નૈમિત પ્રયત્ન છે શું છે નૈમિત પ્રયત્ન તમે તમે જાઓના થવાનું પ્રાર્થની પ્રેરણા થી જ થાય છે ભાવ કર્મ બાંધેલું ભાવકર્મ ભાવ કર્મ એ ભાવ કર્મ કયા અવતારે બાંધેલું હોય ભાવ કર્મ જાય કોમ્પ્યુટર સમી પાસે અને સમી માં કુદરત ભેગી થાય અને અહીં આગળ છે તે આપણને રૂપક રૂપે અહી પ્રાપ્ત થાય રૂપક રૂપે વ્યવસ્થિત શક્તિ રૂપક રૂપે આપણને આપે છે પછી એ ઉઠાડે તો ઉઠવાનું એ ચલાવે એમ ચાલવાનું વિચારે ખરાબત થાય છે સારા વિચારે અત્યારે નવા ભાવ ઉત્પન્ન થાય છે તે આવતા ભાવ નું ફળ છે આપે આ નવા ભાવ છે ને તે અને તમારે બંધ થવું છે ભાવ કર્મ ના કરતા કરી આપીએ તમારું શું ફળ આવ્યું પછી તમારી બેનો રાતોમાં ચાલ્યા કરે છે તેમાં જે બે શબ્દો હોય બોલતા આવડ્યું એ જીતી જાય એવું મારી પાસે તેડીલા હો તો એની કઈ કાયદેસર નરે નહી ચાલે બહુ દાડા ઈગવાઈજન થઈ જશે એક દાડો ના એમણે વિવેકાનંદ ના રામકૃષ્ણ બધા પુસ્તકો ઘણા વાંચ્યા છે સવા થી સાંજ સુધી કેટલી મહેનત કરે છે દિવસ માં છેડે એને બે કે પાંચ રૂપિયા મળવાના જોઈએ અને મિલ માલિક દીકરો જુઓ પ્રાર્થથી જન્મ છે એમાં બે દીકરા હોય એક દીકરો બાપ પેઢી પર બેસીને સખત મજૂરી કરે સખત કામ કરે આગળ આવે બીજો હું ફર્યો પ્રકૃતિ પર તારે હું નાચ આ જેમ ભમેડો નીચે બોલે ને હું કેવું ફરું છું હું કેવું ફરું છું બોલે તો આપડે નાખી મતું શું ફરવાનું હશે એનું કારણ શું સાથી ભ્રાંત પુરસાદ કરવા છે પ્રારબોગતા પુરસાદ ઉત્પન્ન થાય છે પ્રારબ્ધ ભોગવતા પુરુષાર્થ નું બીજ પડે છે કારણ કે હું કરતા છું એ ભાન છે તેથી હવે તે ક્રમિક માર્ગ અત્યારે ફ્રેકચર થઈ ગયો છે અત્યારે જાપ કરવા બેઠો હોય ની જાપ કરતો જાય અને મનમાં ભાવ કરતો જાય મારા ફાધર ના લાયક છે મારા ફાધર છે ફરી જાય છે એવું તમે જોયેલા તમે મારી સહી ન હોય એવું બોલે જ ના રાખે પુરુષ ની કૃપાથી પુરુષાર્થ ઉત્પન્ન થઈ જાય જાગૃતિ સંપૂર્ણ જાગૃતિ કેવલ જ્ઞાન ની જાગૃતિ તમને આપવામાં આવે છે તે તમારું તમારી જે નીચે શક્તિ ના આધારે જેટલી ઉત્પન્ન થાય એટલી શક્તિ થાય તમને પણ એકદમ શક્તિ ઉત્પન્ન થાય સ્વરૂપ ના ભૂલો રાતે વખત એક સેકન્ડ સ્વરૂપ ના ભૂલો જયારે જગત આખા એક સેકન્ડ સ્વરૂપ યાદ આવે નઈ વડે બોલે કે હું આમ છું પણ એ તો બધી યાદગીરી તો બારે ચડાવી છીએ યાદ શક્તિના અધીન છે તે જાણો છો તમે રાગદેશ ના અધીન છે શું છે શેના અધીન છે રાગદેશ રાખ દે છે ભૂલી જવાનો સ્વભાવ સારો ભૂલી જતો હોય છે શું છે કશું યાદ શકતી નથી ખબર ના હોય વાર શું હોય મહિનો જવાનો સ્વભાવ સારો ભૂલી જતા હોય છે એ સ્વભાવ સારો કે નહીં એ કે છે કે ભૂલી જતા હોય માણસ એ સ્વભાવ સારો કેવાય નઈ તો પછી જગતના લોકો ના બેભાન છે આ બેભાન જેવો માણસ એવું લોકો ભૂલી જવું એટલે શું કે જગત વિસ્મૃત થવું કેવું બેભાન માણસ જગત તો યાદ રહ્યા જ કરે ભાઈ ની જગ્યા જગત વિસ્મૃત થાય નઈ ને તમારા જગત વિસ્મૃત રે રેસે ને આ તો કા આખા મેનેજર ઓછી સ્મૃતિ રહે ના એ બહેન ને તો અમુક બાબત માં વધારે રહે તમારું તમારું તમારી બાબત માં બઉ હોય ઘરમાં રાગદેશ ના હોય શું કેટલાક ને ધંધા પર રાખદેશ હોય કેટલાક ને કેવી કેવી બાબતો રાખદેશ હોય આજ બધા રાગદેશ કાઢવા છે આજે આજ બધા ઊંચે મૂકવા છે લાખો અવતાર હિમાલય માં પડી રહે તો આ વસ્તુ પ્રાપ્ત થાય એવી નથી એવી વસ્તુ છે આ બોલો હવે શું પોતે સ્વતંત્ર બને છે આઝાદ બને છે ભગવાન પણ ઉપરી નહી ઉપરી નહી પછી કઈ મજા આવે અને ઉપરી કોણ હતા તમારા દોષો છે અને તમારા બ્લન્ડર આબાઈ નો ધણી બીજું ત્રીજું હું પહાડી નો છું ચોથી કેટલા બ્લન્ડર છે પછી ભૂલો છે એક જ છે સમજ પડે પણ શું છે કે તારે કર અને બીજું બધું મારા સત્તામાં છે શું કે છે એનું નથી કેહતું શું કે છે વ્યવસ્થિત શું કે તું કામ કરી જા પ્રાર્ધ ઉપર તો એનો સાચી વાત હતી પણ અવરો આધાર જ થઈ ગયો સમજણ માં ફરી થઈ ગયો શું થાય દાદા મને એમ લાગ્યું કે પ્રારબ્ધને અનુલક્ષીને પ્રારબ્ધ આગળ જાય ત્યાર પછી વ્યવસ્થિત થાય છે પણ તે આ પ્રારબ્ધ હોય વ્યસ્તી ને તો ખરું ને જો પણ વ્યસ્તી નું ફળ એને મળે ને તરતા વસ્તુ નથી પુરુષાદ જડે નઈ તો કાલે લોકો જ્ઞાન મોક્ષે ચાલ્યા જાય પુરસાદ ફેરવી નાખે પણ આ તો લોકો શું કરે પ્રાર્થ ને ફેરે ફેરે ફેરે ફેરે ફેરે જડે ની અજ્ઞાની કહેલી માથાકુટો અજ્ઞાન થી અજ્ઞાન કોઈ દળ જાય નહી પુરસાદ તો તેનું નામ કેવાય કે જે સફળ થાય સફળ થાય શું થાય સફળ થાય